અહંકાર ખરો અહંકાર બે ના ચંદ્રાબેન ચંદ્રા તો આપડે વ્યવહાર માં કેવાનું ચંદ્રા મારા નામ છે પણ મનમાં સમજાય છે ફરવા બે ની વાઈ આપડે જાણો ને ફરવાની વાઈ છે પણ હું નો મોવાઈસ માં હમ તો તો વાઈ ભેજાણા છે એને બેહેને જણા છે મામી એ જણે બધી જણા છે રેવ જાવ પા પા પડ્યા ગઈ હે યે છે જૈને આપણો હોય ને હું નથી આપે ને એ કીની પૂયા આટ માં આવી ને આપડે નો કે એ જ આપડો ખોમ છે આપડો ભગવાન નું કી ન્યા કે ના મળે ના છે મળે ના છે અયા ઓળા છે ઓળસમે છે બધા લોકો ગભરાય છે કે વૈરાગી છે છૂટી જાય દાદા એમ કે છે કે હું ચંદ્રા નથી એમ કઉરાગી થવું ના હું ચંદ્રાટક આમ છું સિંગળા મારી ભાઈ છે પણ અંદર ખરે છું લક્ષ્મીચંદર ખરે કાયમી ચોટી પડે શું થાય માં મોની <Panthelan> કર સાચી વાત છે પુરુષ પુરુષ કેમ બને છે દાદા તમે એમ કીધું ને કે વ્યવહારમાં જીવવા માટે વ્યવહારમાં જીવવા માટે અરુણભાઈ અરુભાઈ કરે છે એ રીતે જીવવું અરુણભાઈ કરે છે એ બઉ અઘરી છે તમે દખો ના કરો એ બધું દખો ના કરો તમે ડખો કરે પેપર વાંચ્યા નથી ગરમ પેપર નહી વાંચતા નથી આ કેતા ઊંઘ માં ચાલે છે જે ગાડી બરાબર હા આ ડખો કઈ જાત નો થઇ જાય છે આ ડખો કઈ જાતનો આ ડખો કઈ જાતનો અહંકાર ના લીધે અહંકાર પેપર વાત ભાઈ પેપર વાત પેપર ચાલુ વાત ચાલુ આવે ચાલ જ છે ગારી એટલે ના વિશ્વાસ એ છે બધું જ છે બુદ્ધિ અને બઉ આમ બુદ્ધિ ચાલુ ગાડીમાં તમારા પેપર જેવા કરો છો કેટલાક માણસો ચાલુ ગાડી માં ડબા માં આગળ ચાલુ ચાલુ કરેલું ચાલવાનું એટલે તમે શાંતિ થી આપડે કોઈ કોઈ જેમ ડોક્ટર છે એ ડોક્ટર નું જ્ઞાન મેળવ્યું ડોક્ટર વિશે નું જ્ઞાન મેળવ્યું હવે દર્દી રોગ તપાસવા આવે ने पासे, बेचार कि आ है, आ है, क्या ये दर्दी रोग तपा ऑल्टर आधारण लीध पे विकल्प बेसेशन लेती वक्त यही ते बुद्धि डो कहो कि कई रीते कही सकते बुद्धि डे હવે હા એટલે જાગૃતિ ઓછી છે મેં તો પ્લેન માં બેસી શકો નઈ તમે બધા અમારા જ્યાં જાગૃત નથી એટલે એક મિનિટ નહીં પ્લેન માં આવું એટલે અમારે અંદર ગોઠવી રાખેલું છે અને આંધી પાંદ બુ સાથે અથડેલા કેવું વાટાતી લો સાવધાની સાવધ્રી કરવા જાવ પટેલે હારા ઝાડુ ખાધું જો ને આજના પર માં ચાલો દાદા એ કહી યાદ તો બધું ખોતા ખોતા પોત જોયા પછી પૈસા નીકળી ગયે આપડે દાદાને પછી બુદ્ધિ જોખમ કર્યો ને આવી વાણીયા બુદ્ધિ હા દફા કર્યા કરતા તો કલાક પછી કોઈ ભાઈ ક્યાં ગયા હતા કે ઇન્ડિયા ગયા એવું ઇન્ડિયા ગયા છે ઘર બોલાયું આવું કેવું જોઈએ ચાલે છે ગુણ સાથે આપડે અહીંયા લાયા આપણે બે ગુણા મંગાવી ગૌ નહીં પછી ધણીકે દગલા આપી દઉં છું તો આપડે કઈ ના ગોળ સીધી ના અપાય તો ધણીકે ભાઈ કોંક્યા હોય ત્યાં હું કો છો ઘઉં લાવ્યો છે ને એને ઘઉં જ કહેવાય લોકો હું લોકો કહે બારે ગૌ કહેવાય આપણે લોકોને પૂછીએ કે તારી ગુણો છે ત્યાં ગઉ નહીં વેપારી ક્યાંય કોણ ગૌ નહીં વ્યવહારમાં આવું કહેવાય ન પિસ્તાળીસ ટકા કોકડા થાય અથવા ગૌ કહેવાય પંચાવન ટકા ખબર ને પિસ્તાળીસ ટકા ખોવાય ગમ કહેવાય કારણ કે પાસઠ નો રેશિયો હોય છે કે ઘઉં ના કોથળા પર લખવું જોઈએ કે છે અડધો ટકો હતું અડધો ટકો ખેતર એને એક નાખે ખેતર નાખવું પડે નોર્મલી આવે એટલું બે ટકાુલ્લું કંકા ના પડે બધું થતી મેનમેડ છે ને ને ને મિક્સ કરેલું છે એટલે લખવું પડે કરતા એક એક એક તમારી દરેક હાદર જવાદર જવાદર જાય અને તેવો મિક્સ થઇ જાય વ્યવહાર માં આવું બોલાય બરાબર આ બધું આ વ્યવહાર ને પૂરું ના સાંભળું પડે આપડે એટલે આપણે આપડે મજા થયે ને ગયા ક્યાં અર્થે એટલો આપડે પૂછવાનું કેટલા ચાર હજાર દસ થઈ ગયા કઈ ના કલાક જ થયા છે તારે કહેવાનું આપડે આવું બોલાય તો ગયા બોલે છે બરોબર છે આપડે સુધી ચાર પાંચ ધરાજલ છે ધણી બીજું દાવા મોકલે ખબર ની ખબર ના હોય એ તો આગળ જાય દુકાનદાર બે ઘઉં કાઢી આપો ને ખોટો બાર ને કોઈ ઓળખા આવે આ ઘઉ ની છે તે લઉં ને જોઈએ કયા ઘઉં છે દેખાડી દે ના વ્યવહાર નું શું કેવાય પછી વેચતા નથી એવું કે નાખે આપડે સમજી ના જવું જોઈએ અત્યારે કોઈ કે હું દાદા પહેરવા જઉં છું આપડે મહાત્મા વસે હું સમજી અંધપપણું કેમ આવી જાય છે આ વ્યવહારમાં અંધપણું કેમ આવી જાય છે દલને ડાલમાં થી જાગા દીવો થી ને બિના બધા ઓલા કોઈ ઓ કાળો ભગ ડલને સત્તી જાય બરાબર ડાલને રસ સાખલા કે થોની કોને જઉં બરા બે દારુ છો રે એટલે લગન તો થી કરી જાય એ ડલને સદા મારી કી જાય ના લે બે દી દેલા કે બે દી દેલો આપડા અમદાવાદ ત્યારે વાત કરે ભાઈ રાખતો આપડે પછી તમે નિર્ભય નિર્ભય થયા છે બાર નીકળે ગાડી ચાલુ પાછળ વાછર કર્યા છે ભય લાગવો છે નિર્ધય ભય તો રહેવો જ છે ને ભય કેવી અમે ક્યાંય વાતો કરીએ છીએ અમને નિરંતર મ્યામ લાગે ઘરે કાયા બોલુ આમ થઈ જજે આમ થઈ જજે આપણે હોઠવી બેહી રહે કે કેવી રીતે ખોઠવું કે હું તો દાતમાં તો બાં થઈ જ બેહી નતા દેસવા એટલે ભય ના લાગે આ બધું ડિસ્કશન વ્યવસ્થિત ના જ્ઞાન અતરો છે તેને રહી છે આナル કોટ કરી છે નેનામડન તૈયારી કરવી બસ ડલના સાઈડે ડલનેસ અને પછી પીવે થોડું બીયર જ્ઞાન આપું છું આખું કહેમ ઉત્તમ થઈ જાય અને ત્યાર પછી બીજા આવે પાછું સમજ્યા છે તો આપડા ઇન્ડિયા નું આર્ય સમજ્યા મુસલમાનો કેવી રીતે સમજાય એ વસ્તુ મુસલમાનો કેવી રીતે સમજાય મુસલમાનો એના પેલા વાલીયા એમને થોડી ગયા આપડે પાડોશમાં એકદમ પાડોશ માં લાભ થાયલો આપડી હવાડે એટલી બધા મુસલમાન રાજાઓ તો પીતા મોગલ રાજાઓ પીતા ખરા પણ મારું કેવાનું કે આ દારૂ આટલો બીજું અક્લવાળું પાણી લેવું જોઈએ માણસ થતો જાય બેન્ને રૂપિયા હોય તો ક્રુઅલતી કરે ના પી શકાય બીજું થાય એટલું ભય ને દુઃખ થાય શેરમાં શેર બજારમાં શેર બજારમાં ઇન્વેસ્ટ કરે પૈસા શેર બજારમાં સારી બડા બિઝનેસ કેવાય એનો વાદો નહી કોઈ માસ મેં અંગત નાધી るજી નહી તો માસપતિ એનું મન કાટકી દે ઉસી જાય એટલે અમાર તો મારા ભાગીદારે પેરેટ કઈ આપડે લાવો વ્યાજ આપી નહી અને આપણે વ્યાજ ના લેવું બસ પણ たら એટલું છે કે અયા અનુભવ પ્રમાણે આપણે हजार बेहजार डॉलर आपने वर्ष राजी खुशी भाई याद करव पड़े धारा बे तरह ते याद नहीं करे अगर ते ने कह व्याज लीस बैंक लगे છતાં એક માસ ની પણ વ્યાજે નથી મૂડી નથી તો એને એને દુખ થાય એવું નહીં એટલે આપડા પૈસા ગયા છે दरिया <laughs> मा जाए तार मान वेच लरीदी ए पैसा आप खरीदता खरीद है અહંકાર કોઈ વેચે નહિ મૂડી હોય તો હા અને પછી પાસે એમ કેવું છે આપતાવાણી માં કે આપતી વખતે તું કે આપવાના વર્ષે તો ચાલ તું વર્ષે દોઢ વર્ષે આપી જજે મારિયા શું ખાઈએ છો પૈસા દરિયામાં પડી જ દરેક વસ્તુ નું સમાધાન થઈ જાય આ સાથે ભાઈ ગયા દોન થઈ ગયો છે જતું એનો ઉપાય અમેરિકા આયા ના આયા એવું થઈ ગયું કોઈને આપેલા હોય પણ આ કોણ બોલાવે આ તો દૂધે દોઈને ખોઈ નાખ્યા શું કહ્યું મોટા મોટા માણસો એક કલાકડા પાંચ હજાર થી એમ તે હમળે નઈ સસ્તું ચાલી તે સંદાસ બેસી ને દેડી મારી વાત કરવા કઈ વસ્તુ આ બધું આનું આધો પૈસાકુ આવે પછી રજા નો દિવસ હોય કોર્ટ ની રજા દિવસ સારું પડ્યા હોય તો પૈસાનું કામ એવું છે નાખી દેજો નહીં તો જતા રહેવા રચા કારણ રોકડા પૈસા અગિયાર વર્ષથી વધારે રહ્યા નહી પછી જમી મકાન રે સોનું અમુક વાર સુધી રે પણ રોકડા તો અમુક જ રહેશે સોનું સાવર જંગમ અને આ સાવર એટલે મુદત બધી જુદી જી ભાઈ અને રોકડા તો અગિયાર વર્ષે ખલાસ થઈ જાય નથી આવ્યું બધું આપડા જ્ઞાન આપ્યા પછી પૈસો નાખવો રોકવો ચાર જગ્યાએ રોકવો પૈસો પૈસો ચાર જગ્યાએ રોકવો આપ પછી સારા જંગલ સો રૂમ સોલા માં પણ જોડે જોડે જતું રહેશે એવું કાપી રાખી લાગે તે પહેરવા ઉપર નીચે બઉ થાય પહેરવા તો શું થાય લોકો માં ખોટું દેખાય કે જમીન વેચવાનો ખતા અને રોકડા કરી નથી એવું મને શેર બજાર માં ગયા કરતા સોનું લેવું સારું કે શેર બજારમાં જવું જ નથી શેર બજારમાં ખેલાડી નું કામ છે આ વચ્ચે ચકડા બી લોકો ફાય જાય છે અને તરાઈ ખાતા હોય ને એ કરતા કાળે કાંઈ રાત દોડે એની પરલા વાળા જે આમ અહી કમાઈ નો ના ખેતી કારખાના આજે તમે વ્યવહાર બતાવ્યો ને એ આપણે હિન્દુસ્તાન અને એ ટાઈમને અનુસરી ન હતો હવે અહીંયા શું થયું આ દસ વર્ષ પહેલાં જ સોનાની છૂટ થઈ કે અમેરિકન માણસ માર્કેટમાં જઈને સોનું ખરીદી શકે એ પહેલાં અમેરિકન માણસ સોનું ખરીદી જ ના શકે હા અમેરિકા સોનું ફક્ત અમેરિકાની સરકાર જ રાખી શકે બીજો કોઈ પ્રાઇવેટ માણસ ના રાખી શકે એ લોકોનું એમ કેવું છે કે આખી દુનિયા સોનું રાખે છે કે લગડીયો હંગર લગડી ખાઈ ને પાછું સર અઠવાડિયે પગાર મોડો થઇ જાય ભૂખે મરી જાય લાગે બઉ મોટું પણ ના આપડે એમને એવું નઈ ને કે વાપરવાનું તે સાધન છે આ બધા છે મકાન વાળો હોય ને એટલે જુઓ દાદા આ એક જ દેશ એવો છે દુનિયામાં કે જેમાં એસી પ્રજા પોતાનું ઘર ના પોસાય જે લોકો દલ છે તેને પોસાય વિચારવંત કેમ કોસાય ના પોસાય તમારી ભૂખ દાદા મેં ચોપડી એક વાંચી પોતાને એમ ખબર છે રૂપક ઉપર થી આ સમજી જવાનો છે નહીં કે કોઈ બ્રહ્મા નામ ને જન્મેલા દેવ છે પણ આ પબ્લિક ખબર નહીં ને એટલે બધું માની લે આ બધું બ્રહ્મા છે વિષ્ણુ છે પહોંચી લાવ્યા કોને પેટે જન્મ્યા એના પુરાવા લાવો આવું હું શું માની લો ચોપડ પી જઈએ અને મરી જાય કોનો ગુનો ડાક્ટરે શું કરે બિચારો હિન્દુસ્તર બધા ચોપડવાની પી ગઈ છે અને સંતો એવું પી ગયા બધા સંતો મારે કેવું પડે જાગો જાગ્રત થાય ક્યાં સુધી આવું ચાલશે રન તમે સંત કેવા વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો હું હેતુ કેવાનો હતો આ જે લોકો જેને રાખડ કર્યા છે ને કેવાનો હેતુ શું હતો કે ભાઈ બેવ ઠરાયા ઉપર હિન્દુસ્તાનના મનુષ્યોને પ્રકૃતિ રજો ગુણ અને અધ્યાત્મિક ગુણ આ ત્રણ ગુણો પ્રકૃતિ હિન્દુસ્તાનના લોકોની હોય અહીંના લોકોને એવું તારીણ ગુણ ના ખાય ઇન્ડિયા સિવાય કારણ કે આપણો ફૂડ છે તે પેલો છે વેજીટેરિયન ફૂડ છે બધું ને અને આપણું આંતરિક આંતરિક વિચાર જુદા છે એમના કરતા એટલે આપણું આપણું આ સત્વરજ અને તબોગુના પર બધું ચાલે છે આપણું હવે એ શરીર ઉપર અસર છે કી રહેશે સત્વરજને લઈને એ માનસિક છે ગુણો તો પણ શરીર ઉપર શું અસર રહેશે કારણ કે કફ કફ કફરી પ્રકૃતિ થઈ જાય ગરીમાં એકદમ વાયુ વધી જાય અને ગરીમાં પિત્ત થઈ જાય તો પિત્ત થઈ એ સત્વિક પ્રકૃતિ સાત્વિક પિત્ત વધી જાય એ સાત્વિક પ્રકૃતિ પછી વાયુ વધી જાય એ રજો અને કફ વધી જાય તમો ગુણ સજો હવે એ વધી જાય તેના માટે એ લોકોને એ ગુણવાળાને શું કરવું જોઈએ કે એ ગુણ એમના કાબુ રે કઈ કંટ્રોલેબલ રહે વધી ના રહે એકદમ એ તો ગાંડા થઈ જાય એટલે પછી કહ્યું કે તમારે શિવના ત્રણ ડેરાશનમાં જઈએ નમક સિવાય નિમસ સીવાય બોલ્યા કરવા તમ ગુણ વાર્ણ કહ્યું શું બ્રહ્મા વિષ્ણુ ત્યાં તમારે બિલીપત્રા માં ચઢાવવા પાણી આ કાર્ય કર્યું એટલે ગુરુવારે કહ્યું કે તમારે વિષ્ણુ ને માનવા વિષ્ણુ ચડાવે છે આ બધું એ વિષ્ણુ ને માનવા એટલે વિષ્ણુ ને એટલે વાયુ વધી ના જાય ગાળો નથી તો વાયુ વધી જાય ગાળો થઈ જાય વાયુ એટલું બધું બધી માળો થઈ ગયો છે આખી જિંદગીમાં આ ગુણો જ હોય ને હવે આ ગુણો ઉપર બીજું નવા વધારાનું શું હોય તો મિક્સર ગુણો હોય પિત્ત વાયુ બે પ્રકૃતિ બે રીતે હોય પછી વાયુ ને કફ હોય નામ પડ્યું એટલે સ્થાપના વગેરે આપડે લોકો ગમે ગણપતિ નામ પડ્યું એટલે એ બધે ગણપતિ હોય એટલે એ કીતરવા પડે એટલે સ્થાપના એ કઈ જન્યા નથી કયું બન્યું નથી આખું હિન્દુસ્તાન ગોટાળામાં ફર્યા કરે શું કર્યું એટલે પછી મેં ખુલ્લું કર્યું કેવી રીતે અત્યારે અત્યારે નવું આવું પદ્રભુ થતું જાય છે તગા વડોદરામાં અમદાવાદમાં શું કરી છે ગીતાના મંદિર બધું અને ગીતાની દેવી મુખી લોકો વાંચવાની વસ્તુ ગીતા ને પછી એવી ગમતી અરે તો મંત્ર બોલવાનો જ છે નહી કે દેવી મારી પણ સૌ છે ગાય આ પ્રતિષ્ઠા કર્યા મારે એને કેવું દુઃખ કરે પણ એમ તો માનવાનું થશે પુસ્તક માં વાંચી છે રજો ગુણ કોને કહેવાય રજો ગુણ કામ કર્યા જ કે મશીનરીયા જ કરે નહી ગમે નહિ બેહો ગમે એવા ખરા બહુ ઘણા આપડે ઇન્ડિયા માં રજો ગુણ વાર્યા છે તારે તમા છે ને એ સત ગુણ થાય છે શું થાય છે ના રજો ગુણ નું નથી ભગવાન નથી બનાવી છતાં બધા ભગવાન બનાવી બનાય લોકોને મગજ ખરાબાજી દંત કથા એ દંતકથા નહી એ આ લોકો ને લૌકિક કથાઓ છે કેવી છે લૌકિક એટલે લોકો ને માન્ય કરવા એવું પણ અલૌકિક ના હું બહાર બહાર પડકાર દુનિયા કોઈ બનાવી ભગવાન બનાવી શું કરે એનો ભગવાન સમજો ને ખરેખર ભગવાન બનાવી નથી આ તો વિજ્ઞાન થી ઉભી જગત છે એટલે ગોડ ઇઝ ક્રિટેડ કરેલેટિવટ બાય રિયલ વી પોઈન્ટ બાય રિયલ વી પોઈન્ટ ધી વર્લ્ડ ઇઝ ધી પી દેહ ની જરૂર નથી પડી તમે આપે કર્યું તમે કર્યું ઘણા બધા સાયન્ટિફિક સરક છે એવિડન્સ ભેગા થાય બધા બધા સંજોગો ભેગા થઈ કાશું શું એટલે સ્ટેટ આ ટાઈમ તમને ખબર હતી કે આ ટાઈમે દાદા બધા